तो जी के तुम्हारे मठे ले तो आने तरफ एक एक एक एक प्रोग्राम से बाहर कॉल के नाम से बाहर सारी बात है तो हम परो न तो जल्दी हती दे जाओ माड़ी गेरा वो तो गन्ना मार क्या गई थी के हाथी को तू कहती तू डिपेंडिंग है वो नहीं से डिफरेंस है ये सिचुएशन पे डिपेंड है तो प्रशासन के ऊपर आदर है हां पर प्रतेग ऊपर से कोई पर YouTube बोलू खरी ના બીજું જ કયું એ કપટ એના કપટ જૂઠું નહી કપટ કેવાય મોટી મને હોય ત્યારે કઈ ભાઈ આ છે તે હોર પેલું શાક લીઆું તો હિન્દુસ્તાન માં લાળે એસી નું અને ખે પંચવાનું છોકરો બધા મોટા મોટા મોટા મોટા ડુંગળ તોડી નાખે અને ઢોકરા ના કપર આ ડાકર ને કપડ કરવાનું છેલ્લું આવડે આવડે સ્કૂલ માં ગયેલા ને કરવા માટે ક્રોધ આ બે પુરુષ નામો ખૂણો વધારે હોય અને કબર નામો હોય નામ હોય જયારે આવતા બહુ પુરુષ થઈ કરી નાખી તમે છો ને અમે ભાવ નહી કરવા પડશે જોડે તો ભાઈ ને ને દેખાય છે તમને કપર જાય છે દાદા એમ કેવાનું ને દાદા પુરુષો ને માન છે કે ક્રોધ છે સ્ત્રીઓ ને કપટ અને મો છે આ જ્ઞાન પછી તમે દેખાડો છે કે આ વસ્તુ આ છે તો એ જયારે મારી આજ્ઞા માં જ રહેવું એનો પ્રયત્ન કરે આ પછી દહેડ વાય તો પછી આજ્ઞામાં એટલે તું આજ્ઞામાં રહેવાનું કેટલો કેટલો રહેતા હોય છે દાદા ની વખતે એટલા અહંકાર ઓછો દેખાય થઈ ગયા પછી દેખાય થતા પેલા દેખાય જાય દાદા કરે જોય કરે જાણીતા હોય ને તોય કરે બે કેમ નહી કારણ કે ફિલ્મ ચાલુ રેડી ઉઠે તેને વાંધો ના મારું જોના ને કોઈ વાંધો નથી દાદા એવી રીતે હોય ને ક્યારે ખબર પડે આપડે અંદર વડીએ બી કયા કે પુષાભાઈ તમે કરો છો સાચું નથી તો એ વાતો ને એનું કારણ કે જોનાર શુદ્ધ છે જુનાર શુદ્ધ છે જુએ છે એ શુદ્ધિ છે ને અશુદ્ધિ છે પણ તેને સાથે આપડે જુનાર ને માટે શુદ્ધિ અશુદ્ધિ હોતી નથી ભગવાન તો જોઈ ગયું એટલે છૂટું જ એ છૂટો ને એ છૂટો એટલે એટલે શું થયું અજ્ઞા ને કર્યું હર સમજે અજ્ઞા નહી કરી અજ્ઞા નહી કરીને પહોંચેલો હવે સવાર થી સાંજ સુધી તમે શું કર્યું કે આખા દિવસ માં બન્યું હોય તો સવાર થી સાંજ સુધી બન્યું તો સાંજના પુષ્પાબેન ની ખબર લઈ નાખ્યું કે ખબર લઈએ કે શું બન્યું તમે ક્યાં ક્યાં શું કર્યું સાચું ખોટું શું કર્યું છે તો આખી ખલાસ થતી થતી થતી જયારે થવા આવશે ટોકી માં શું રહે પછી હા મારી હાજરી માં છે ત્યારે ખાલી થઈ જાય સંગાયણ બળ સંગાયણ બળ બેઠા હોય ને પેલા એમાં બેલાવી છે એટલે પગ આગો પાછો કરવાનું મન ના થાય આ તો ગરીબાઈક ને એટલે તારે ખીલા નથી માણસ જ્ઞાન આપી બોલવાનું થાય છે મારો અવાજ પાડ ચાલતો હે વાય વાણી પણ હોય તો નીકળેલું કેવી રીતે સુરશી નહી થઈ જતો કે માણસ સુર થઈ જાય આપું છું ને કેવી રીતે વધારા એ કેવી રીતે વધારા બેન પૂછો પણ દાદા એવું ખરું કે ચરમ શરીર માં જે સંગાયણ બળ હોય એવું ખરું ચરમ શરીર વાત નથી ચરમ શરીર છેલ્લો દે ભગવાન યાદ થી રાખે ઉભો થઈ જાય બઉ કેવાય નઈ દાદા આવું બન્યું છે વાણિયા નો છે ગુણ વાણિયા ના બધા છે જીવન માં તો નો કાટ જ ભાઈ પણ હું તો ટાઈન સીધા આવું છું જોઉં છું બહુ સરસ જીવન છે અને રાતે તમારે ક્યાં પીરું થયું તો હું પાછું ફોકડું છું બધા ફોન કઈ કઈ ખબર પડશે આ જગત માં પાર વગર ના પરમાણુ છે ને પાર વગર ના પરમાણુ તેમાં લાસ્ટ ડેટ ના પરમાણુ હોય વધારે બહુ ભાઈ એમ કરતા કરતા પરમાણુ સુધી જતા તેમ હાઈ લેવલ પરમાણુ આખા જગત નો તદ્દન દેવલોક બેવલોક બધું આવી ગયું બધામાં પરમાણુ થી જ છે આજે બધા તેમાં તદ્દન હાઈ લેવલ પરમાણુમાં આવી જોતા આવે એટલે હલકા હોય એ હલકા હોય એ બોલે ને તે આપણને ગમે આ જ કરે છે મીઠું લાગે છે વાગે ન ચરમ શેરી ના જ્યા થાય ને ગોશાળા તેથી તેજો લેસ્યા ઉત્તમ થાય અંદર અને તેજસ્વી લેસિયા બીજા મૂકે અંદર બારી મર્યા બે પછી મહાવીર પર મૂક્યો ને સો મહિના સુધી ત્રીજું લક્ષ્ય એ બઉ ખુશાલો ભગવાન શિષ્ય શિષ્યો ને એમને ફરિયાદ વાપર્યું આપણે ચરમ શરીર દાદા છેલ્લું છેલ્લો વાગે નહી દાદા તમારે ચાર ડિગ્રી બાકી છે બાકી તો આ ચરમ શરીર કેવાય ચાર ડિગ્રી પૂરી થાય ત્યારે પ્રાપ્ત થાય માણુ રહ્યા દુનિયા માં વર્લ્ડ માં હવે બીજા પરમાણુ રહ્યા નહીં અને મરણ વાળ તો દેશ થયેલો શું સમાધિમન સમાધિ કારણ કે જરા આપતા આવે છે પુષ્પા રીતે રહું છું આત્મા થઈ જઉ છું આત્મા થઈ જાય સમાધિ મરણ એટલે થયો છે તારે ખબર પડે ખબર પડે બે જોવું રાખીને બધા વાગર્યા વિધે વાગર ભરત રાજા વિઠી ચક્રવર્તી એક વીટી નીકળી પડી ત્યાર હિસાબ જોયું ત્યાં સારી ના દેખાય નું પૂછ્યું એમને ખબર પડી કે આકડી કેમ આવી દેખાય છે એટલે પછી ખબર પડી કે આ તો વીટી ને લીધું બધું શું પીર્યું છે ઊંડા વિચાર પડ્યા છે હાથમાં થઈ ગયા મોટું રાજ હતું ચક્રવર્તી રાજા હતા તે મો અને પછી પુણ્ય આગળ ના બંધા એટલે બધું મોહ જૂ ના કારણે ઝઘડા બી થાય આપડે વ્યવહાર માં છીએ રીતે મો કેવાય એમ તમે સંસારમાં ને વ્યવહાર માં છો દાદા વ્યવહાર માં હોય તો જે રીતે રહો છો તમે જે રીતે રહીએ તે મો કેવાય એમ મોહ હોય જોયા કરી જોઈએ જે મોહ ને આપડે જોઈએ જેમ ફિલ્મ ચાલતી વસ્તુ જો ના બે જુદા છે એ રીતે મોહ ને દક્ષા તું જોઉ દક્ષા ના એટલે બઉ થઈ ગયું દાદા ની એ આજ્ઞા છે કેમ સ્ત્રીઓ પેલા ભરતભાઈ પૂછે છે સ્ત્રીઓ અર્ધાંગી ની કેમ કઈ દોળાગોળાગી ભરતી નો લાભો ભરતી નો પુરુષો ના મગજ ના ટેમ હૃદય બી આવી ગયું એટલે એના ભાઈプレશન લાગે દાદા દાદા ડાબો ભાગ ત્રિનો કિદો ને ડાબો ભાગ કહેવાય કે જમણો ભાગ બેવા તો રડાઈ રડાઈ તમારો ડાબો તમારો ડાબો હા તમારો ડાબો પૂરે હા ચાલ લે એક બીજા ને સમો વળે થઈ ગયો તપતી હે પેગી થઈ ગઈ પુરુષ પ્રકૃતિ દેતા રે ના એવું નહી દાદા અને અટકેવું ન થાય ને એક વીટી ખોઈ ગઈ ને તે જલ તો યાદ આયગા ના પહેરી લીધું દાદા કોને પહેરી લીધું આપડે અને આવજો જો નાટક કરે ચાટલા માં જોઈને નાટક કરેલા તો કરતા એ રીતે સંતોષ થાય હરીશો થયા તો સંતોષ થાય બીજા શર્ પછી વાત છે અહિયાં એવું કેવી સમય ચાકલા માં જોઈ નાટક કરે છે એવું કે ઘરે જાય એટલે કે કરવાનું જ એવું કે આપડે કહીએ ને કે આ છું દોડું થઈ ગયું તો કે રંગવાનું તારે અડધો ભાગ ખરો આમ ફરસ પર એમને બહુ દુઃખ થઈ જાય આપણને ના બોલાયા એટલી બધી પડે નથી હોતી નથી મોર ની પડી છે એને મનમાં માન ની ભૂખ લાગે છે અને પુરુષ ને તો માન આપો તો માન ની એની ભૂખ કોઈ ઓછી જ ના થાય માન આપીએ ને તો એ માન ની સ્ત્રીઓને અપમાન કરીને લોકો સંચેડે છે એવું ના કરવું જોઈએ ભગવાન ની કૃષ્ણ ભગવાન ની તીર્થકો સંચ માન કો આ જગત ન જાણવાથી અથડાયા કરતા અને પાછો કે જો આખો ત્રીજો દોષ કાઢે કોનો દોષ કાઢે જેમ રસ્તા ઠોકર લાગી જાય શું થયું ઠોકર લાગીએ આવરી ભાષા બોલવા દી વાત મને ઠોકર વાગી મને ભીત વાગી એને કે? દોષ દેખાય એજ દોષિત હોય છે દોષિત કોણ હોય છે આપડે સમજવું પડશે ને શું જગત વસ્તુ વસ્તુ શું છે અને કાયમ આનંદ રહે એવું રહેવું જોઈએ દાદા એમ કીધું કે ચિત્રપટ પાસે મારો નાનો ફોટો મૂકજો પછી હું ઇન્ડિયા ઇન્ડિયા થી આવ્યો ને પછી એ વસ્તુ હકીકત બની જ નથી દાદા જ આવી ગયા ચિત્ર પડ જ નથી લટકણ હોય છે કે આ પ્રત્યક્ષ છે અને કોઈ જોડે સરખામણી ના હતા અને કઈક મારું જુદું જ રાજ્યું પણ મને પહેલેથી શ્રીમદ રાજય કર્યો આખા દાદાશિબ કોઈ નથી સહી કરવા ના જે કલેક્ટર થઈ ગયા અને પછી ભરી ગયા એને કહ્યું સહી કરો તો ના ગઈ છે કામ કરો કરે માપી આરે ગો કરે છે જેને સાથ લીધો છે તેને કાયમ આજ રીતે પછી એ ફોટો મુકાયો જ નહી અને શ્રીમાજી નું પિક્ચર ધ્યાન લાવી ને લાવે ને તો એ તમારું જ આવે એટલે ભૂલાય છે એવું નિરંતર દાદા દેખાય કુસુમ બેન પૂછે છે કે આપડે પેલા જેના જેના આપડા ગુરુ હોય કે માનતા હોય દેવદેવી એમના ફોટાઓ આપડે પૂછતા હોય ગમતું હોય પૂછે છે આપડે સરસો નઈ કોઈ નો ફોટો હોય કે મૂર્તિ હોય કે આપડે સાથે તમને અત્યાર સુધી કયું તો આ દાદા નો આવ્યો અરે ઉપર પગથિયા બિજાર ઉપર આવવા જોઈએ હું ત્યાં લઈને આવ્યો પગથિયા પગથિયા ચઢવા માટે છે ચડ્યા ગયા પછી પગથિયા ની જરૂર નથી પણ દા હા એટલું વિનય કરી પછી બંધ કરી દઈએ પૂજા કરવાનું તો વાંધો નઈ ને ઘણા બધા ને આવો પ્રશ્નો હોય છે આગળ ના મૂર્તિ કે બીજા ગુરુ નું શું કરવું હોય ને એટલે આપડે બીજા ગુરુ ગમતું હોય તો કુસે નહી આપણે જાણવું એ જે કરતી દર્શન કરવા આવે વૈષ્ણવ જૈન ના મારી જોડે બધા બધા જ મંદિરો પણ એને ધાનનાર તરીકે નિકાલ કરીને ફાઇલ નો ફાઈલ નો નિકાલ કરીને મૂર્તિ હોય તો પણ એ જ વસ્તુ ને સિદ્ધ મૂર્તિ હોય તો પણ કશું વાંધો નહીં સિદ્ધ મૂર્તિ હોય ને મહેશ ભગવાન ની કેવી મૂર્તિ હોય તો કશું વાંધો નહીં એટલે મારી મૂર્તિ હોય તો એમને નમસ્કાર કરીને કહીએ દાદા જો એમની મૂર્તિ ની બી જરૂર નથી અમીને દાદા ના મને દાદા ના માણસ જ્ઞાની પુરુષ હોય તેમનું હોય છે કે જેને પૂરેપૂરી જ્ઞાન ની ખબર એ માણસો ના જે વિચારો મગજ ઇનસ્ટેબલ હોય એને ગ્રેજ્યુઅલી વિદાઉટ પ્રેશર સ્ટેબલ કેવી રીતે કરવામાં આવે જ્ઞાની નું મન બહુ સ્થિર હોય છે સ્ટેબલ હોય અજ્ઞાની ને બધાને જે અસ્થિર થોડું મગજ હોય છે તે સ્થિર કરવા માટે શું કરવું બહુ જરા પણ પ્રેશર મૂક્યા વગર કરવાનું સંચર ને સંચાલુ છે એ બતાવું છું કે સંચર જે છે ને એને સંચાલુ સંકર કોઈ દાવી થઈ શકે નહીં અને આ જે સ્થિર કર્યા એ બધા રિલેટિવ વાળા કસરત કરે છે પણ એમાં થવાનું નથી તારું કહ્યું ભલે હવે જેને તમે જ્ઞે અને દ્રશ્ય ચાલુ રહે આવે તે હારી ખોટી ખરાબ નળાયક વિશ્લેષ પણ એને જૂના ને નડતું નથી એક જ દાડો ચાલો ને બરોબર છે દાદા હવે શુદ્ધ આત્મા છે એવા મગજ ની અંદર આઈડિયા લાવવા પડે મગજ ની અંદર કોન્સન્ટ્રેટ પડે ને આત્માની ઉપર કોન્સન્ટ્રેટ ના લીધા પછી બી થોડું હાર્ડ રહેશે પછી મારી પાસે આવવું જવું પડે ને પાણી જે સાચવું એ સંતાતું નથી એટલે આ બધું થઈ જાય એ સ્ટેટ અંદર શુદ્ધાત્મા સ્ટેજ અંદર રહેવા માટે માણસ મગજ બીજા બધા વિચારો થી પડે બુટ કે કે જો ડોકટરમાં રહેતામાં રહેવા માટે મગજને બીજા બધા વિચારોથી દૂર કરવું પડે હા સસંક સસંક તમને આ નાડીરા બધું સુધાર્તમાં શું સસંક કલો ખદરમાં આદિયસ ને કલો મોટા કરો કે કલો ખદ આપણે રાત્રે નાખી લાગે કે એટલા કાળે નાખી લાગે સમય તમે દાદા પરિસ્થિતિ લાવી હા સો કલાક રહેવાની જરૂર છે બીજું કઈ એટલે ફિઝિકલી રહેવાની તમે જાતે નઈ કરી શકો બધું અમારે અહી કૃબા થી મહિને બે મહિના ની અંદર મળ્યા જ છે આપડે અવારનવાર મળ્યા છીએ કરવું આવું જોઈએ પ્રયાસ કરતા એવું છે ને આપડે ધંધા ઉપર ધ્યાન ના રાખીએ શું થાય ધંધા નું આ થયા લક્ષ રહે છે ને તમે થોડો વખત મર્યાદા લક્ષે ઉડી જાય ને તો આ તો તમારી ચિંતા લક્ષ રહેશે છે એટલે માયા ની વ્યાખ્યા તમારી દ્રષ્ટિએ સીતારામ મોહ ને માયા ની વ્યાખ્યા સમજાવો અને અને માયા હોય એ પોતે પોતાના નથી એટલે પારકા માં છે પોતે પોતાના નથી એટલે પોતે આત્મા માં નથી માટે અનાત્મા વિવાદ માં છે હવે અનાત્મા વિવાદ માં થયો એટલે જે અનાત્મા વસ્તુ થાય અને આત્મા થયો તો અનાત્મા વસ્તુ પછી મોડી જાય આગ્રસ્ત જવાબદારી એ દૂર કરવા માટે નામ લેવું પડે બસ જ્ઞાન લઈ અને જ્ઞાની ની કૃપા ભરવા રાધીપો રાત્રે રાધીપો હોય એક આકા ઉપર રાધીપાટી દાદા કરુણા છે દાદા સારું ફેમિલી શક્તિ આવે નાની માં જે બીજા નું એ મહાત્માઓ માં શક્તિ વધારવાની એ શક્તિ કેવી રીતે આવે નાની માં એટલે દાદા માં શક્તિ થઈ ને જે આપડી એમ કે ને કે સૌ પ્રેજા શક્તિ શક્તિ નથીવાઇન એનર્જી ડિવાઇન એનર્જી કેટ કેટલી હાવેટ મોડન મોડન મોડન આવે એવી શક્તિ બધી બઉ પાર કરી શકતી દાદામાં અનંત શક્તિ છે કેવી રીતે આવે તે બે કલાક માં મુક્તિ આપે બરાબર છે નિમિત્ત કેવી રીતે અનંત અવતાર થી શોધખોળ હતી ને કે હું આ ફળ આવ્યું છે દીદી આ અવતાર મારો કોઈ પ્રયત્ન હતો આવડતું નથી અમદાવાદ ના સીઠિયા છે આ અમે જગ્યા આપીએ ફ્રી ઓફ કોસ્ટેરા સર ચાલી પછી મે આ લોકો એટલે સુરત ના છે આઠ લાખ રૂપિયા જમીન આવતો અમદાવાદ વાળું તને બી કરીને પણ કારણ કે આ પ્રજા બહુ સારી છે પ્રજા માં તો મારી ચર્ચું કરી છે એ લોકોએ કે છ બાર મહિના માં અમારું ડિસ્ટ્રિક્ટ બધી કયું બના રે અમારી ડિસ્ટ્રિક્ટ